ના થોડું કરે છે બુ આમ હિસાબ કાઢી નાખ્યો કાયમ પ્રકું હોય તો પછી ક્યાં તું મને બાકી શું સમજું કહે ભીત ને કહેવા દે વાત નહીં નઈ હા ખરે અબ્રાહમ લિંક કરો ને અબ્રહ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ લિંકન કોફી ગરમ રેડી હતી એ બૈડી ગરમ કોફી રેડી હતી મોડા ઉપર કશું બોલ્યો નહિ ગરમ કોફી વેડી કશું બોલ્યા નહીં રજા શું કહે પણ કશું દજારે સભા પ્રકૃતિ જાણી ગયેલો બધી આપડે ગાડી ને શું કરીએ છીએ ગાડી ને આ ડાયા ગોડા સાચી વાત થાય સાચી ગયો એમની વ્યક્તિ સાચી ગયા વ્યુ પોઈન્ટ જુદા પડે છે બરાબર જેમ બે મત હોય છે જે વસ્તુ સેક્સેસ હોય એમાં કે એટલે હું ટાળતો મધ્ય નુકસાન થાય થાય મધ્ય ત્યારે આપણા શરીર માં વીસ વર્ષ નું મેગ્નેટિક પાવર છે આપણા શરીર માં વીસ વર્ષ નું મેગ્નેટિક પાવર છે આ કોસ્પી ગ્રેસ બુક છે આ મેગ્નેટીક થેપી છે એમાં એવું કે છે કે જે પાંચ આપણા જે આખો જે શરીર બનેલું છે પંચતંત્ર પંચતંત્ર જે શરીર બન્યું છે તો તેના કલર હોય છે ये पंचतंत्र पंचतंत्रेरापी थी कलर खूटते मैग्नेट कलर जे खूटतु हो पूेग्नेटिक અંગ્રેજીમાં ઘણા લ્યુ ના કેટિક જે માણસ ગાળો બને છે ને એ ચંદ્ર ના રેઝ ને કારણે ઘણી વાર એની ઇફેક્ટ બહુ થાય છે એટલે અમુક દાવાઓ જે છે અમુક દવાઓ દિવસે અને મૂકી રાખવાના છે દૂધ પુવા કહીએ એક જાતની દવા છે એટલા માટે ત્યાં ખાવાના ને એટલે એટલે દાદા આજે નંગો આવે છે ને રૂપી ના છે એને પાણીમાં આપવું વખત એ તુરિયા ના કિરણોમાં રાખવાનું હોય છે એના જે રેસ છે તેમાં પકડી લે છે મનુષ્યો છે જી અને મનુષ્યો માં વિચારકો કામનું છે તત્વિચાર કરો ને અતવ નો તો આ ભક્તિ ચાલક કરે છે ને અતવ ની ભક્તિ ચાલે છે તેની ભક્તિ ચાલે અતવ ભક્તિ કરે કેમ ફાવે શું એટલે આ તત્વ ની બધી આરાધના ચાલે છે પણ એ તો અનંતથી આ જ કર્યું છે આ તત્વ ની આરાધના શું થાય ભૌતિક ફળો ભલે ભૌતિક ફળો ભૌતિક ફળો તો બઉ ભોગવતી ના થાય કે તત્વ અવિનાશી હોય અને આ તત્વિનાશી હોય તો એનું નેટિવ પ્લેસ ક્યાં જ તત્વ થી તત્વ ની જો આરાધના કરવામાં આવે તત્વ ની આરાધના તો કોઈથી થાય જ્ઞાની સિવાય મુક્ત પુરુષ મુક્ત પુરુષ મુક્ત એટલે મોક્ષ દાતા પુરુષ મોક્ષ નું દાન આપવા આવ્યો હોય પોતે મુક્ત થયેલા હોય બીજાને દાન આપી શકે તત્વનું જાણ પણ હું આત્મજ્ઞાની સિવાય કોઈ જગ્યાએ હોય નહીં આત્મજ્ઞાની સિવાય તત્વ નું પણ ન હોય હવે આત્મજ્ઞાની મુક્ત હોવા જોઈએ આત્મજ્ઞાની તો હોય છે તમે આત્મજ્ઞાની કેવા કોઈ મુક્ત નહીં બિલકુલ છૂટા નહીં કઈ વાતચીત કરો ખુલાસા થાય કેવી રીતે થવાય મુક્ત તમને હું એક કલાક માં કરી આપીશ પણ બીજું બધું પૂછો ને મન ના ખુલાસા કરી લો ને તેમાં માસ ને જે મનોબળથી બધું હણાઈ ગયેલું છે કેવું છે મનોબળ ગયેલું હા જેવું એવું એવું નથી તત્વ ખરાશ થઈ ગયું છે આઠ આઠ માર્ક દસ હજાર માર્ક લિફ્ટો હોય છે ને કઈ ગયડા માણસ છે મન વચન કયા ત્રણેય બધા મન એ થઈ ગયું છે મન ને ઘા નહિ પડેલા કેવું સુંદર મન અમારું ચિત્તો તો જોઈને ખુશ થઈ જાય તો બુદ્ધિ તમારા હોય નહી બુદ્ધિ હોય નહી અમારો ડકો ને એકદા પણ અમે બધા બુદ્ધિ ની ચાલીએ છીએ સંસાર ને થી બહાર ના નીકળવા દે સંસાર બહાર ના નીકળવા બહાર નીકળવાના પ્રયત્ન કરીએ ને તો બુદ્ધિ ફરી વળે આમ કરો તેમ આમ કરીશું તે રેસી કે છે અમે જયારે વિરોધ કરીને પછી હિસાબ કાઢ્યો આને છૂટા થવાની જરૂર છે આપડે બુદ્ધિ છુટા થવાની એટલે એન્કરેજમેન્ટ બંધ થયું એટલે છૂટું થઈ જાય બરોબર અથવા તો તમારું અને થોડું ઘણું જો કદી સાથે ઈચ્છા થાય તો બતાડું શું નામ આપનું રમેશ રમેશભાઈ રમેશભાઈ ને થાય એકલા વખતે ગળી જાય કે જરૂરી નથી ચાલો એકલા વખતે આ એકલા વખતે ગળી જાય કદાચ એકલા હોય તો સામો જોઈને ગળી જાય છે રમેશભાઈ બોલ્યો એની પર પછી અસર થાય એટલે તમારું મન બગડે એના ઉપર બગડે ના પડે અને શું થાય તમારા મન ને गुस्से कर कूदरत न्याय जुदोति नो न्याय न्याय કુદરત કે છે તમારો ગુનો હતો તમારો આ તમારા કર્મ નો ઉદય છે માટે એમ એનો દોષ નથી નિમિત્ત છે અત્યારે એ આપણે એ આપણે સમજાય વાત કે ભાઈ આપડા કર્મ ઉદય હોય ત્યારે ગજુ કપાય નથી કપાય આ બધા ના કપાય મારું કેમ કપાયું મારો કઈ હિસાબ નિમિત હોય છે એના તરફે સદભાવ ને જોઈએ મને કદમાંથી છોડાવે આટલું કરું મારું તે મને છોડાવે સદભાવ કરવો જોઈએ आवे अवरू बोले तो करो तो आ सदभाव को दागो नहीं, नहीं। है आ जगत मै रही है आ गा करू કોર્ટમાં તો જો કદી એવું કરો તો કોર્ટ ને ખરાબ દેખાય તમારું ખરાબ દેખાય જે ન્યાય થતો હોય તે થાય થવો જ જોઈએ પ્રમાણે અરે એટલે આવું તે વખત તૈયાર રે ખરો કજુ કપાઈ દીકડે પણ આવું આ જ્ઞાન તમે હાજર કરો મારા કર્મ છે તેથી થયું નહીં આવે નેટ વિચાર ના આવે એટલે જાગૃતિ ના હોય જાગૃતિ ના હોય એટલે જાગૃતિ પેલી આપી આવે જાગૃતિ નિરંતર એવી જાગૃતિ આપીએ છીએ એટલે કર્મ ભસ્મીભૂત કરીએ છીએ જેમ કૃષ્ણ ભગવાન કહ્યું જ્ઞાની પુરુષો ગીતાની પુરુષ કર્મ નો નાશ કરી શકે છે એટલે પછી તમને જાગૃતિ વધે કર્મ ગોટો કર્મચી ગોટોવાળા હોય કર્મ આવરણ રૂપે પડે કેવું રહેરણ એટલે આવરણ અમે ઉડાડી મેં પશુભૂત કરી નાખીએ એટલે તમને જાગૃતિ રહે અને જાગૃતિ રહે તમારે કરી શકો ને એટલે આવી રીતે અધર્મનો શું કહ્યું અધર્મ નો ભય અધર્મ નો ભય અધર્મ નો ભય નહિ કયું છે અધર્મ નો ભય છે અધર્મ ભય નહિ ધર્મ ધર્મ બે અહંકારી ધર્મ છે કેવા છે અહંકારી અને આ વાસ્તિક છે ધર્મ છૂટવાનો તત્વ ધર્મ છે તત્વર્મ તત્વધર્મ અહંકારી ધર્મ ના હોય એટલે આપણે તત્વધર્મ ઉપર ખુશી થાય કે પેલા ધર્માધર્મ ઉપર તત્વ ઉપર નઈ એટલે આ જાતે થાય એવું નથી એટલે અમારે કરી પડે પછી બે આવી દેવાના બે આવી જાવ તો આ ટિકટમાં જાણ્યું છે નામ કહ્યું રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ રમેશભાઈ અત્યાર સુધી જાણ્યું છે એ આપડા મનમાં માનીયે કે બધું બરોબર છે પણ લોકિક રીતે સાચું છે જોઈએ શું કર્યું જોઈએ વાસ્તવિકતામાં સાચવી આ બધા બોમ્બ પડે જી અને બહેરા છોકરા બધા અફેદફેદ જાય જી તો કોઈ આ ભાઈ ને કહેશે આ તાર ધણી જોડે જ તે રેલી ના કહે છે આ ધણી જોડે પણ આપણને આપડે આપડી ભાઈ ના મળી હોય આપડે પેલા વાર્તિક ના હોય કે ધર્મ નથી આ લૌકિક છે લોકોષ્ટિ એટલે સાયન્ટિસ્ટ મળે છે તે મને કે મને કહે છે તમે ભગવાન ક્રિએટિવ કેમ વાંધો ઉઠાવો છો હું વાંધો નહી થતો હું તો અબધ માણસ અને તમે ના કહો છો એવું નથી તમે જોવો વિચારો તમે હું બોલું છું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન કરેક્ટ જ છે અને તેને તમને ન્યુ ટેસ્ટ આપ્યું પણ એની આગળ તો ઘણું બાકી રહ્યું છે માટે જાણવાની જરૂર છે વાર્ત શું છે મને કોઈ પઝલ કર્યું નથી જો કર્યું હોત ને તો સીબીઆઈ પકડી મંગાવ્યો કોણ ગુનેગાર છે પકડીને મંગાવો ને કા હાર બધા દુઃખી ડાક્ટરો દુખિયા ને પેશન્ટ એટલે જગત કેમ બનાવ્યું એટલે આપડે જવાબ માગીએ પણ ભગવાન કે મેં બનાવ્યું નથી મારો પોતે આરોપો it is god created correct by creature you bind by indian by point by mostly you point not by fact the plastic one is right by fact only the validity puzzle itself puzzle a jate joir ko chu joy a ke ni divyedik sudhi joyin ko chu ka itself padal kee rite thayu te hu joy sik chu ye dano de na vastavikta na danyo to ni chande ano hand na aale koi pan vastu ne hand lagvo hoy to vastavikta અને એન્ડ આવ્યા પછી કશું કરવાનું જે છે સ્વરૂપ આપડે પ્રાપ્ત થાય ત્યાં સુધી બાકી આપણે જ છીએ જીવાત્મા એ અંતરાત્મા એ અને પરમાત્મા એના એ એકનો એક આપડે ફરી પૂછીએ હું કોણ પણ હું એવું ના પૂછ્યું હું શું બોલ્યા એક લગ ઉઘાડીએ ગયો બાર રૂપિયા આપડે હું કોણ પણ હું ભાવો એટલે હું મંગળદાસ તારે સમજી મંગલ એમાં હું તેનો તેનો તે મંગળદાસ તેનો તે શું એવી રીતે જીવાત્મા એ અંતરાત્મા એ પરમાત્મા એ તો ને સમજ પડે ને મંગળદાસ નામથી કેવાય છે શું કેવાય મીવાત્મા નામથી અને અનામી થયો એટલે અંતરાત્મા શું અનામી થયું અંતરાત્મા અનામી થયે એટલે અનામી થઈ અંતરાત્મા ફૂલ સ્ટેજ માં આવ્યો નામ યમ ગવર્મેન્ટ છે વિજ્ઞાન થી કશું આખો બાકી બનાવી પડતી નથી આંખે વિજ્ઞાન થી બને વિજ્ઞાન જાનવર ની વાત કેવી શક્તિ કે દાંત કેવા કરશે વિજ્ઞાન બધું છે વિજ્ઞાન નહીં જાણવાથી લોકો ફસાઈ જવા બનાયા વખત પોદળું ના હવે કે અહી બોલાયો એને અહી બોલાયો કોણ કરે કોને કર્યું હવે સમજવું હવે સમજાવ્યું ના હેપન સ્વભાવ કરે છે શું કરે દરેક તત્વ પોત પોતાના સ્વભાવ ને કરી રહ્યા છે એને વિભાવ માં કરવો હોય તો ઉપાધિ કરવી પડે સ્વભાવ મેરી થી નીકળે છે ત્યાંથી કોઈ એનું નામ ના બિંદાળું નીકળ્યું નહીં છે કોઈ એને હેલ્પ નહીં કરતો એની મેર મેરેજ છે નઈ જગત સભામાં છે કે જગત સ્વભાવ સ્વભાવથી ચાલી રહી છે પાણી નો આવો સ્વભાવ ફળ આવો સ્વભાવ સ્વભાવ ઓળખી ને પછી બધા કામ લઈએ જી નહી હા હા એ પ્રમાણે કામ ઓળખી ઓળખીને લઈએ અને નાબડા ને પાણી મૂકીએ અને પછી તરત એનું કામ લઈએ જે કરી રહ્યું છે ખાય છે પીએ છે સંડા કરે છે સ્ત્રી છે રાડે છે વાટી પડી ગઈ મેળી અને ક્રોધ માન માં મુખ્ય બીજ આ સંસારનું હોય તો એટલે સંસારનું બીજમાં મુખ્ય બે બીજી છ છ તત્વો છે તેમાં ચાર તત્વો કઈ ખાસ લેવા દેવા નથી બે તત્વોનો જ થઈ ગયું છે એ બે તત્વો તેમાં ફરી બે સાથે રહેવાથી શું થયું કે પોતાના ગુણધર્મ છોડે નહીં તત્વ દરેક તત્વ પોતાના ગુણધર્મને છોડે નહીં ને અને ગુણધર્મ છોડી દે એ તત્વ ના કેવાયું પોતાના ગુણધર્મ અચેતન પરમાણુ રૂપે છે રૂપી રૂપે રૂપી રૂપિયા અને ચેતન અરૂપે છે પણ બે સાથે રહેવાથી આ જગત ઉભું થઈ ગયું સાથે નજીક માં ભેગા થવાથી આ બે ના સાથે ભેગા થવાથી વિશેષ ગુણોત્પન્ન થયા શું કયું સાથે રહેવા સાથે થવાથી બેના સાથેષ થયો આ એને શાસ્ત્રકારો શું કયું વિશેષ ગુણ ના લખ્યા ને વ્યતિરેક લખ્યા વ્યુ વ્યતિરેક હવે વ્યતિરેક ગુણો હું જ છે બાવો ના મંગળદાસ એવો મંગળદાસ બા મંગળદાસ માં જ છે અહંકાર થી આ બધું ચાલ્યા કરે તો પાન અને અહંકાર વિશે ભગવત છે પાયણે જે અહંકાર ધન્મે તે અહંકાર મરે તે અહંકાર પણ આત્મા હાજરી આત્માની હાજરી પ્રકાશ કોનો છે તે આત્મા આ પ્રકાશ કોણ આપે છે ત્યાં બીજું પ્રકાશ નથી એમાં આ તત્વમાં પ્રકાશ ના નથી ચાલ્યું બધું આ કેવી રીતે ઉત્પન્ન થયું તે સાધારણ ખ્યાલ આપ્યો સમજમાં આવે થોડું ઘણું પોતાના ગુધર્મો અન્વય હોય એટલે અંદર પોતાની અંદર હયા જાગા પાછા થાય જ બરોબર અને વિશેષ ગુણો છે खी जता रहा है दरिया किना बंगलों बाधेलो लोहरी लोखंड नाखी अपने गणपति भैया ने हाँ ઘેર ગયા પછી વાર ઘડે આવી ખરાણ બઉ્યાન ના રાખીએ પણ એક બાર મહિના પછી લોખંડ જોવા ગયા લોખંડ પેલો ભૂરખો કહેબ હું શું કરું કે મેં કઈ બગાડ્યું કે તમે દરિયા દરિયા કિનારે ખારી આવવા નાખો એટલે થઈ જાય તારી કોઈ ગુનેગાર કોણ છે તારાનો ત્યાં નથી કર્યું કોને કર્યુંડવાનું મારો ગુણ જ નથી તમારા લોકોને હું બગાડતી હોય તો આ અમે આજુબાજુ વાળા પિત્તર છે અમને તો જસર છે અમને તો કાંબુ છે પૂછ્યા કોઈ બગાડ્યું ત્યાં સુધી આવું કર્યું મારે આવું છે મારી જરૂર ભાઈ કે સાયન્ટિફિક તરફ આવીનું ક્રિયા અમારો સંસાર દાદા કાટ હે આ અમારો સંસાર બધો જે છે તે બધો કાટ એટલે કાટ જ છે આથે પણ આ તો દધેલો હોય નઈ એક સત્સંગમાં તારે આ હાથ છે તારે સાઈબ નો એક બળી જાય દજી ગયો પોલા થઈને પછી ફરું થાય અને પછી તને એક ધોળાવો તો તું શું કરું કાઠ તો હારો કાઠમાં એટલે વાત તો હમણાં સમજી પડે આમ કઈ ગપુ ચાલતું હશે અને વાત નાનીપુરી નું હોય છે સિદ્ધાંતિક વાત હોય છે ટેન્શન ના હોય કોઈ દાડો કોઈ ક્યારે સેકન્ડ કોઈ જાતનું ટેન્શન ના હોય ત્યારે વાતચીત કપડા જગત શું બીજા ના ટેન્શન બીજા એક બે આ પ્રશ્ન હવે પૂછશો ને એમ ખુલાસા થાય મને મન હંમેશા ખુલાસા અત્યાર સુધી આપડે વાંચેલું કહેલું એમાં જે કઈ મન થયું હોય ખુલાસાલાસા આપીએ ને ત્યારે મન શક્તિશાળી થઇ જાય શક્તિશાળી થાય જે નબળું થઈ ગયેલું હોય ને ખુલાસા પ્રશ્ન પૂછાયા હતા એક જન્મ જયંતિ તે અત્યારે એ લોકો કે અમને બહુ આનંદ કે અમારો ખુલાસી ને મન મજબૂત થઈ ગયું મજબૂત થઈ ગયો મનનો ખુલાસો થયેલો ને આ સમાધાન નથી આપડે મનાઈ ને ચલાવીએ છીએ કેવું મનાઈ ને ચલાવી સમાધાન સમાધાન સમાધાન થતું હતું પેલા ના સમાધાન થતું નથી સમાધાન થયું હોત આપણી પાસે આયા પછી અહંકાર અહિયાં મૂક્યો ત્યારે સમાધાન થયા સમાધાન ના થાય ત્યાં સુધી સમાધાન નતું વાંચ્યું કેટલા આપણે જવાનું છે તો પેલા વિરોધ કરે છે પણ પછી એ વિરોધ જેટલો એમનો જબ્બર હોય છે એટલી જ પછી પાછળથી એમની ભક્તિ પણ એટલી હોય છે એ બેસી ગયું હોય છે બળવાન છે બુદ્ધિ બળવાન થી બળ ઉત્પન્ન કરીને એવું નથી પણ એ બુદ્ધિ ના હથિયાર ને લઈને એ ઘણા ઘરે માર થઈ જાય બુદ્ધિ ના અત્યાર બુદ્ધિ બુદ્ધિ છે તે ગ્રાસ્ટિંગ કરવા દે શું કહ્યું કરવા દે બુદ્ધિ થી એમ કે એક વખતે આ બધું અંધશ્રદ્ધા જ કે છે શું શું બુદ્ધિ તારે મૂર્ખ હું કેવું કે મૂર્તિ માં અંધશ્રદ્ધા કરું છું કે તું તો આખો દળ અંધશ્રદ્ધામાં જ છુ મૂર્તિ માં અંધશ્રદ્ધા શા કરું આ બુદ્ધિશાળી આખો દાળો અંધશ્રદ્ધામાં રહે છે અને મૂર્તિ માં અંધશ્રદ્ધા બુદ્ધિ વાળા છે એ ઘેર જાય છે ને લાવે પાણી લાવેલો મતલબ એના પછી નોકરતી હોય માટલી એવું છે અંધશ્રદ્ધા ના આવે ને કોઈ કશી વસ્તુ પડી અને શું ખાતરી કેમ લાગે શાના વધારે પીએ છો પાણી પાણી એકલું પીવાદાવાળા અને હેઠ તો આવડતું નઈ શું બોલ બોલ કસ કરે તો આવડે નઈ બુદ્ધિ મોટા આવડો પંખોલી થયા કરે આપણે પાણી માગીએ મોટી બુદ્ધિ વ્યવહાર એ પ્રમાણે હાથે ખાવા કરી ને ખાતો હોય ને સ્વયં પાક કરતો હોય તો એ પાસે ઘઉં ક્યાંથી આય એની શું ખાતરી થઈ જાય પણ અંધ શ્રદ્ધા ના શબ્દ બોલ્યા છે કારણ કે આપડી મૂર્તિ એ તો મોટા મોટું સાયન્સ છે મૂર્તિ સાયન્સ ને ઉડાડી બ અને તું નીચેલું નહી પડવું શું ખોટું કે છે અમૂર્ત જયારે અમૂર્ત પ્રાપ્ત થાય ત્યારે અમને છોડી દેજે ખોટું કે છે અમૂર્ત ના દર્શન થાય છોડી દે શું કર્યું કે ન્યાય છે એટલે આ મૂર્તિ એ મોટા બધા સાયન્સ છે પુસ્તકમાં બહુ દબાણ પૂરક લખ્યું છે આપડે હોય ને ભલે લોકો ગમે તે બધા મૂર્તિ નહીં હા મેમ્બર ક્યાં મેમ્બર કે બધે એટલે પણ એ મૂર્તિ જ છે ને મૂર્ત વસ્તુ વાંક્યા દેખાય બધી મૂર્તિ અંગ્રેજો મૂર્તિ ન બધે છે કોને બધે એ શું કે છે કે મૂર્તિ એક પ્રકારની પજો કે છે આ બધા જાત જાતના દેવ અરે મારે તો તેત્રી કરોડ દેવ ના દેવ છે આ વર્તી રાખી તેત્રી કરોડ દેવ છે એટલે આપણે જુદા જુદા દેવ જોઈએ દરેક ની શ્રેણી જુદી જુદી એક જ શ્રેણીમાં છે બધું એક જ શ્રેણીમાં છે અને આપડે જુદી જુદી શ્રેણીમાં છે કોઈ માતા કોઈને આમ કોઈને મહાદેવજી કોઈને હરમનજી કોઈને રોકડનાથ કોઈ ચિત્તે હરમન કોઈ ભવાન હરમન જુદા જુદા જોઈએ છે હા એવું કશું ખોટું નથી હું નાનો ગોડા કાઢતો ખોટું તમારી બેઠા